દાદા ભગવાન નામ જય એમ નઈ બરોબર બોલવાના દાદા ભગવાન ભગવાન કઈ પણ દાદા ભગવાન ના અસીમ જય જય કાર બોલું દાદા ભગવાન જય જય કારો દાદા ભગવાન જય જય કારો દાદા ભગવાન દાદા ભગવાન હસિંજય જય કાર ભગવાન હસિંજય જય કાર ભગવાન હસિંજય જયખાર હો મંગળવાર બી કરતો એટલી વાર અવરોધો તૂટે કે કેમ જેટલી વાર જ્ઞાન લે એટલી વાર અવરોધો તૂટે પેલા ફીટ થયું પાછું ઊંચું થાય ના ફીટ થયું ફીટ થાય એવું ના પાડી હોય તો લેવું આજ્ઞા પણ આજ્ઞા પાડતા કેટલે થોડા સારું થોડા સારું થોડા સારું પૂછી લે થઈ જાય બરોબર છે શું આ સમજાવતા પર સત્તા એટલે તેથી આત્મા બેભાન થાય છે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 નથી આવેલ ફિલ્મ બંધી જાય ને આપણે નવી ઉભી કરવી પડે અમારી ફિલ્મ ઉભી કરવી પડે રોજ ચાર કલાક ની ફિલ્મ અમારે કરવી પડે આપણે કહી દે વિધિઓ કરીએ છીએ ચાર કલાક ની ફિલ્મ કરવી જોના ને જોના જોના તો ખેડ ઉભા ને આ ઉગે નહિ જોનાર પેલા સિનેમા વાળા કરેલી આ ફિલ્મ સંભાળી હોય પૂછે છે કે તમારી ફિલ્મ કઈ ચાર કલાક ની તમે કઈ ફિલ્મ જોવો એમ પૂછે છે અમારી ગોઠવેલી લોકો ના હિતના માટે લોકો ના કલ્યાણ માટે તમે બધા આવો પાછા પાણી છી લાગે પણ માણસોમાં ઊંચી જાતના આપડી લાઈ આપણે આપડે તો સિલેક્ટ માણસો આવે છે સિલેક્ટ બધા પચાસ હજાર માણસો સિલેક્ટ બધા આવે ને ન લાગે થોડી વાત ભૂલ કરેલી હોય આમ તો આવે મજા હું લોકોને કઉસિયાત કર્યો કે લો ઉપર ચડ્યા બધી તાપ સહન ના થાય અમારો બઉ જબરદસ્ત નથી પણ એને તાપ બઉ લાગે એને પ્રતાપ થાય ચંદ્ર જેવી સભ્ય જે સારા માણસે સૌમ્ય લાગે પછી પેલી જોવાસી પડો વાત પણ એ તો ખોટે ખોટું બાલું બતાવો ત્યારે શું કર્યું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 અંદર નો માલ ચોખ્ખો થયેલો લોકો આવતો એ બહુ ગુસ્તી જાય કે આ પેલા આવું કરતા હવે નથી કરતા એવું બુદ્ધિ જાય કારણ જે સુખ માટે કરતો તે સુખતા આવી પડ્યું છે દાદા મને બે ત્રણ અનુભવ છે મને બે ત્રણ અનુભવ તમને સમજાવું શુદ્ધ શુદ્ધાત્મા દાદા સામે થોડો થોડું લાયક મને સારો શરીર માં હાશું લાગે હું શરીર માં તો બહાર ને નીકળતો હોય હું તો બેસી તરફ સુતા સુતા નિધિ ધ્યાસન કરતા હતા અને શુદ્ધાત્મા સુધામે બોલતા હતા તો એકદમ એમને આમ જયારે પેલા એકદમ થયું અને પછી એકદમ આંચકો લાગ્યો અને એમને પોતે એટલે એવું એવું થવા માંડ્યું એટલે પછી ડરી ગયા પછી ત્યાંથી ઉભા થઈ ને ભાગ્યા તો કે એવું કેમ થાય નીકળી જાય આપડી હાજી માં આ જ્ઞાન ના હોય તો ટીમિનેસ મારી નાખે આપડે સાયકોલોજી ચેક કરાવે ને આખો સાયકોલોજી એવું આવશું શું થવાનું થાય પડી જવાનું લોકો આમ થાય પડી જવા આપણા લોકો તો એવો ચિંતે કશું થાય નહી કોઈ નામ લેનાર નથી તમે તમે તો થયા મારા કયા પ્રમાણે તો કોઈ દુનિયામાં નામ લેવાના નથી એની ગેરંટી આપો અને આ તો આશ્રમ છે એટલે મુક્ત થઈ એમ મુક્ત થવા નક્કી થઈ ગયું આજ્ઞા પાડે તો પણ તે સિત્તેર ટકા સિત્તેર ટકા ને શક્તિ પડાય નિરંતર એમાં है है मा जाती के दे दे गया अवतर करेलु आप गार करेल हो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 કારણ દેખાય ને એવું હોય છે બધું બોલે ના બોલે પાછા જ સારો બોલે પછી બિહારી પછી આપણે મનમાં શું કે મનમાં શું થાય અત્યારે કઈ બધા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 એ તમને જમવા બોલો આવતો હોય અને તમે ચાલો અરે ત્રીજી રીત તો નહી જ કરવો જોઈએ આજે કર્ નો બધે કેવો હોય કાલે કેવો હોય બીજી રીત કરવો નહિ જોઈએ અમે બીજી રીત ના કરીએ કોર્ટ જતા આગળ ભોગવી આપડે ચેન્જિંગ થાય એવું જે કર્મ બંધાઈ ગયું હોય તો છુટકારો કેવી રીતે થાય કે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 તમે કોર્ટ દૂર મૂકો તો કે પ્રેજ્યુડિસ થયો કેવાય ને કે પેલે દિવસ અનુભવ થયો કે ચોરી ગયો પૈસા પછી બીજે દિવસ આવ્યો ત્યારે તમે કોર્ટ જરીક દૂર તો એ મારા કર્મ ઉદય તો એમ કે છે કે કોર્ટ કેમ દૂર મૂકીએ કોર્ટ તો ચેતવું જ હોય કે આપડે દરેક માણસ છે આપડે એમ લાગે એમ પડે કે માણસ ઉપર આવડ ન કરતા બધા ના હોય ભાવ તો બગડે જ કે લઈ લેવા જેવું કાર્ય ના થાય કાર્ય પૂર્વ ગયા વખત કર્યું હોય તો જ થાય એ થાય અત્યારે ભાવ બગાડે ચાર બગાડે કામ પાછું આવતા જોગ બન્યો વ્યવસ્થિત રહેવિષ્ય આવ્યો બરાબર ભૂતકાળ તો બુદ્ધિશાળી ભૂલી જાય બરાબર વર્તમાન મળે ગાયબ નું વર્ણ નથી આવ્યું જોઈશું આપડે તો આ કે આપડે આપડા માપા બન્યા કેડી અને આટલી કેળી માસ જાય એટલો જ મોક્ષ નો માસ છે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 આત્મ સ્વરૂપ કહેવાય નઈ કઈ માનીયે ખરા કે આત્મ સ્વરૂપ છે પણ ચાકાય નહી અનુભૂતિ ના થાય તો દેહ હોય ત્યાં સુધી અનુભૂતિ ન થાય એમ કે દેહ હોય ત્યાં સુધી અનુભૂતિ ના થાય ના દેહ હોય ને ના થતી હોય અથવા કોઈ થાય જ નહીં અનુભૂતિ દરેક પળે લાગવો જોઈએ દરેક પળે લાગવો જોઈએ હા દરેક પડે તો કેવી રીતે લાગે છે लगे लगे प्रथम जीव अरे तो जीवन जीव हाँ માટે અવતાર જાય ને એટલે જે રીતે સંસાર પોહાય એક મિનિટ પોહાય નહી છે ના ગમે મારું શું શું આ બધું રૂપિયા છે એ તો આનંદ થાય છે પણ પેલો પેલો આજે પકડવા આવ્યો અને પોતાની જાત ને બિચાર આવી ગયો લલ્લુભાઈ પાપ થઈ ગયા મારી રાશિ લલ્લુભાઈ હું થઈ જઉ થઈ જાય સમુદ્ર માં સુખ ખો છે આ ડુંગળી ના જેટલા સ્લાઈસ એ ડુંગળી હોય ને એ સુખ દિવાળી નીકળે પછી જેટલી સ્લાઈસ પાડીએ એ બધી ડુંગળી નીકળે એ બધા સંસાર સ્લાઈસ પાડે બેટલા પાડો તો એનું એ માનવું અને મોક્ષ ને આ વલ ની મોટા મોટી હજારી કહું છું બન્યું બન્યું છે ખરું પેલો આ ટાળ તો છેવટે બે હાજર વર્ષે નહી બન્યું અમુક ભાગો વાત કરો નથી અજાયબી છે ઇન્જેક્શન આપે છે ખમા શું કારણ શરીરો આત્મા ના સંબંધો માં દુઃખ ને શરીર નો દુઃખ એક એ છે કે શારીરિક દુઃખ રીતે લાગ્યું આમ થોડી થોડી ગયું કરું પણ જે મેં પહેચી ગયું છે ભાઈ એટલા ભાગમાં અસર થાય ખરી રીતે વેદક છે જ નહીં રીતે જ્ઞાયક જ છે પણ વેદકતા અનુભવ મને લાગે સમય સમય દાખ રે મને મોટું મોટું દુઃખ આવી મને કોઈ ત્યાં ના થાય પણ શરીર સંપે મોખમાં બી હાયા છે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 તમારે બધા દુઃખ થાય ગુફામાં રહી જાવ ઇન્જેક્શન નો દાખલો આપું છું બાકી એવું બધા થયું નથી પણ એકાદ થઈ રહ્યું એક બે વખત થઈ ગયું એવું ગીરબેન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 આજે પહોંચવાની વાતો કરે છે ને અધ્યાત્મ કોલ નામ કે આત્મા ની સન્મુખ થાય તારે અધ્યાત્મ થાય હજુ તો ભૌતિક અધ્યાત્મ કે અધ્યાત્મ લોકો લખી જ નાખે છે કોઈ કોણ પૂછનાર છે તારે મારા દેવ ખરું કેનાર હોય તાર પણ થાય પણ તે ખરું કહેવાય સાચી તો એના જ થાય ને એટલે અધ્યાત્મ હોય નહી ત્યાંથી આ કવિ માં ના હોય બીજા સારા કામ હોય અને સારા કામ અધ્યાત્મ અધ્યાત્મ હોય છે કે નઈ દ્રષ્ટિ જ ફરે નહિ ને આ ભૌતિક દ્રષ્ટિ છે ને જાય ને દ્રષ્ટિ કોણ થઈ ગયા આમાં લેતા ફરે ફરે નહિ તમે જાણી છે કેવી જાત જાણી શું આ જગત કોને બધા પરમાત્મા પરમાત્મા બોલો આવું કોઈ એટલે કોઈ જરા હાથમાં પામે નહી માણસ એ કે ભગવાન બનાવી છે વાસ્તવિક વાત જાણી છે લૌકિક વાત જાણી છે લૌકિક <laughs> દ્રષ્ટિએ <Sasyahakika jana jana. laughs> <laughs> <laughs> <laughs> વિજ્ઞાન થી બહુ થઈ ગયું જગત છે મૂકીએ રંગ નો ડબ્બો મૂકીએ અને પીછી મૂકીએ તો દિવાલ ને રંગ થાય એ તો કોઈ રંગનારો જોઈએ ડબો રંગારો પીછે રંગારો રંગારો રંગારો બધું એકનું એક જ છે પછી મારે પડે આમાં આશ્વા કજું કરતો નથી આત્મા અમા હાથ જ નહીં અને ગોલ ઇઝ ક્રિએટેડ કર્યું નહીં મને ફોરિનના સાયન્ટિસ્ટ પૂછ્યું કે અમારે ક્રાઇસ્ટ કયું છે અને આ લાખ એક અભ માણસ માનીએ છીએ ગોળ ક્રિએટ કરે ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય આવું જાતે જોઈને બોલું તું ત્યાં કહે છે કે ભગવાન નથી તું ભગવાન ના હોય ને તો આ દુનિયામાં આનંદને આયેજ નહીં લાગણી બગડ્યું કશું હોય જ નહીં માટે ભગવાન છે તો આ છે દુનિયા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 આપણે લખી ગોડ ઇઝ ઇન એગ્રીક્રિયર વિઝીબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશનુષ છે માર્સે જે ચીજ બનાવી છે તેમાં નથી માણસે જે ચીજ બનાવી તેમાં નથી પણ એના ભૌતિકતાના મૂળમાં તો છે ચેતના રૂપે થિયરી ઓફ રિલેટિવ ઇઝ ચેતન ચેતન જો હોય તો તેના સિવાય જ કર્યું કેવું થયું ચેતન જ છે એ લોકો આવડું સમજાય એ મગજ ના ડબ્બા હતા ને લોકો ડબ્બા બનાવ્યા કેવી રીતે નવા ડબ્બા બનાવ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 એવું કઈ છે જન્મા ચેતન અમાન આ ભગવાન કે ભગવાન મંદિર બને ગીતા ને ડબ્બા બને ભગવાન કિ છે ત્યાં લોછે તો ભગવાન ને કોને બનાવ્યો ભગવાને આ દુનિયા બનાવી બનાવનાર મેં બનાવનાર હોવો જોઈએ તો ભગવાનને કોણ બનાવેલ કે મારે બીજી વાત કહું મેં સાહિત્ય પૂછ્યું કે ભગવાન ક્રિએટર હોય તો કઈ સાલ બનાવીએ કે મને કઈ ચાલ ભણતો નથી કહું પણ બનાવી વાત સાચી કે હા તો બિગિનિંગ તો થઈ જાય ને જે બનાવીએ એનું બિગિનિંગ થાય નહીં અને બિગિનિંગ થાય તો એટલે આવે જ ના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 ભગવાન ક્રિએટર કોને માટે છે જે લોકો મોક્ષ નો કરતા નથી જે લોકો પુનર્ધન નો સ્વીકાર કરતા નથી તે લોકોના માટે ભગવાન ક્રિએટર છે એટલે આપણે માટે ક્રિયા આપણે પુનજન્મ હમણાં થયા અને મોક્ષ નો કર્યો એટલે આપણે ક્રિએટર ના હોય અને થયા નહી ખરેખર ક્રિએટર આ શરીર માં હું તો આખા વર્લ્ડે ના સમજ વાત કહેવા માંગુ છું કે આ ચેતન કશું કામ કરતું જ નથી આ બધા મનુષ્યો ભરે છે જાનવરો ભરે છે દેરીઓ ભરે છે બધા એમાં ચેતન કશું કામ જ નહી કરતું એ દડ જ કામ કરી રહ્યું છે હસી ધમજવું પડે આ લોકો અને એક્ઝેક્ટલી વાત કર પણ ચેતન આજી જે જળ વસ્તુ છે આત્મા અંદર બેસી ને એની પાસે કામ કરાવે એમ નથી કેતો પણ સૂર્ય ઉગે ને શરમાં કોઈને ઉઠાડવાનું કેતો નથી કે તમે ઉઠો સૂર્ય ઉગ્યા પછી એના ઉષ્મા કે એને ગમે તે એની હાજરી આ ઉષ્ણ ની હવે ચાલુ એને કઈ કરવાનું રહેતું નથી એની હાજરી એ આ મૂળ છે એમ આત્મા એ આત્મા કોઈ કર્મ કરાવતો નથી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 ત્યાં સૂર્યપ્રકાશ હવે એ જે ઉપયોગ કરવો અને દુઃખરૂપ લાગે આ સુખો દુઃખરૂપ લાગે દુઃખો દુઃખરૂપ જ નહીં આ ભૌતિક સુખો તને દુઃખરૂપ લાગે અનુભવ આવે તો પછી અહીંયા આવી જારું મુક્તિ સુખ હું પોતે જ છું હું પોતે છું તું નથી આ તું પણ જોતું શું હું પણ આત્મા સુ ગોવિંદ આ બાય ધણી થયો બીજી રોંગ બિલીફ આ છોકરા થયું ત્રીજી રોંગ બિલીફ મામા થયું કાકો રોંગ બિલીફી સં અને અનાત્મા ચાલે છે આત્મા ની હાજરી થી ત્રણ બેટરીઓ ભરાય છે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 જો બ્લન્ડર મિસ્ટેક નહી હોય તો કોઈ ઉપરી જ નહીં પછી પોલીસ વાળા આવતા મારા હારું આવ્યો ના સમી જાય ડાક્ટર સમજી આ મારા હારું જ ઉપરી કર્યો ને આપણે દઉં મારી ના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 परमात्मा जरूर कहूम पर जरूरत कहू પરમાત્મા ની જરૂર તો બહુ છે પોતે જ પરમાત્મા છે પોતાનું સ્વરૂપ જ પરમાત્મા છે આ પેલા ખોલવા જાય તો આ કરે પરમાત્મા જરૂર તો છે પણ એ આપણે પરમાત્મા જ છીએ પણ આ તો ખોલવા બહાર નીકળે આ સુખો ભૌતિક સુખો જેને ભૌતિક સુખ શ્રદ્ધા ઉઠી ગઈ એ પરમાત્મા થવાની નિશાની થઈ ગઈ શ્રદ્ધા ઉઠી જઈ છે ભૌતિક માં સુખ નથી એવી શ્રદ્ધા થઈ રહી પરમાત્મા ગંગા નદી ની અંદર થી પાણી નો એકલો તો લઈએ તો તે પાણીના લોટા અંદર ગંગા બધા ગુણો પવિત્રતા છે પણ એ પાણીના લોટા અંદર એક મોટા સર્વ સત્તાજી સર્વ પરમાત્મા છે એ કે છે કે સર્વ વ્યાપક છે તેના ગુણો કયા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 અને લોટા ના પાણીમાં ના ડબ્બો બને રાખે હિન્દુસ્તાન ના માણસ ભગવાન થવા ને પાત્ર છે શા માટે આ મુદાર ભાન નથી એટલે આવું ભોગી બે હા ભાઈ લોકો શું કે આખો દાડો પેશાબ જ કરતો ભગવાન ક્યારે પણ આખો દાડો શું બગડ્યું भगवान अवतारे अवतार हो तो देह ती सर्वत आप ना देह सु जाए निर्वाण तेरे आखा ब्रह्मांड में प्रकाश आप ડબ્બા ખરી નાખેલું મારી માર્યા તેટલી હોય તેને હું પાછળ પડ્યો અને તે હા નરીટમાં ધૂલ પડેલી હોય હવા લાગવાની આપડે આશ્રો જીએ નહી પણ તારા મને કાઢવું તો તારે દૂર કાઢ્યું ના કાઢવું કહેવા તારે દૂર કાઢ્યું જાકો કેટું પૂછું કે તારે ધૂળ કાઢી છે ત્યાં ના કાઢી વાદા ને તો બધા જાતકો કરશે મને તો એવો શોખ નથી જાતકો